ભગવાન દરરોજ કલાક કલાક કલાક કલાક કલાક કરી આપડે મને માનતા રાખવું છે પણ બધું જ વ્યવસ્થિત ને અધીર છે બેસી ગયા વિધિ પૂરી નથી થવા જોવા જમવા પેલા ભાઈ છે એ દિવસ થી એવું એવો કે વિચાર આવ્યો કે ભાઈ આ પુષ્કળ ની વાત દાદા પાસે ના કરવી બરોબર છે એટલે તે દિવસ થતી બંધ થઈ ગઈ એની વચ્ચે બાકી બુદ્ધિ વિચાર જતા જો કોઈ કોઈ કોઈ ધંધામાં ભય વગર બીજી કાર ભય ના અધિન ચાલ્યા પડે છે હૃદયગામ ભાઈ આપડે હિસાબ છે પણ તું જાય